કાયદો હાથમાં લેવો હોય ત્યાં કશું લાગે ખરીદો હાથમાં ગાઈ દે છે કારણ કે છેવટે કાયદો તો કાયદો પછી નરક ની જેલ થઈ ને જેલ થઈ ને ના એવું કઈ નઈ નરક ની જે એક ટેટો ભણે તો આખું આ મકાન ધંધણી ઉઠે આ તો ખુશ થાય છે આપડે અહી બેઠેલા જ પડકાર નહીં એવું ખુશ ને જોઈએ નર્ક માં જોવા માટે સુરવીર માણસ જોઈએ થી પાંચમી છઠ્ઠી હાથ ની બંધ થઈ ગઈ છે શું કરવાના છે કે નકાવું ભાડું કરતું પડે કે તમને અમદાવા બી આવડે છે અને અંદર કપટ નો જ પાપ છે એમાંથી આ દાદા ને ચાયડે જેટલો ચડે એટલો બીજું પડી જાય થવું હોય તો આજ્ઞા માં રહેવું પડશે શું કઈ આજ્ઞા રહેવું જોઈએ આજ્ઞા રહેવું પડશે એક શું ના નથી પાડી કપડા પહેરશે નહીં તો પહેરવા જ કપડા થયો એવું કઈ આપડે ના પાડી છે આપડે જોઈએ જાણીએ લોકો ઘેર બાર લાવીને પછી આટલું ગોઠવી દે એના કરતા રહે માથું એ રહ્યું છે એવું માલ કેવો પાછા સિલેક્ટ ગયેલો સડેલો માલ એમાં સડેલો તાર મૂળ સાચો છે કેવો માલ ધ્યાન બંધ થઈ ગયું ત્યાંથી મોકલો દરવાજો પેસી ગયો માણસ અનાદિકાળ થી જે લોકલ કિંમતો ઉઘડી નો પેસી ગયો પછી બીજું બધું નિકાલ કરવાનો રસ્તો એ બંધ થાય નહીં ઊંડા બઉ ઉતરવા માં જરૂર નહી સમજવા માટે સમજવું ઊંડા ઉતરતો તો પછી મનમાં એમ રહી જાય સારું શું રહી ગયું છે કજું રહ્યું નથી તમારી આજ્ઞા જો બરોબર પાડો ને એટલી જ કચાશ જો હોય ત્યારે પાકી કરજો આજ્ઞા ગમે છે મારી વાત કઈ આજ્ઞા ગમે છે બઉ પસંદ પાણી લાવજો પાસે પાંચ ગમે છે આ તો સમજાવવા માટે સમજાવીને ચારી તરફ મોકલ્યું ધર્મ ધ્યાન છે શું છે ધર્મ ધ્યાન હોય તો શુક્લચાર નું અંદર હોય વાત માં કશું અઘરું નથી આમ જાગૃતિ રાખવાની જરૂર જાગૃતિ દાદા ની પાસે બાગડી કરવી આપડે